અને પરમેશ્વર ના દર્શન દ્રષ્ટિ ને નિયમ માં રાખીને કરે છે તેને એ દર્શન નવીન ના નવીન રહે છે અને પરમેશ્વરે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીન ના નવીન રહે છે પરમેશ્વર ના દર્શન તથા રોજ દર્શન કર્યા કરે પણ એવા ને તો જેમ ન થયા હોય કેવા કેવા રહે છે તે જયારે ભજન બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહીં બહુ ધારા યુક્ત થાય અને પરમેશ્વર ને ધારે ત્યારે તે ભેડે બીજા દર્શન જે જે કર્યા છે તે પણ વગર ધારા આવીને હૈયા માં છે માટે દર્શન તો એક પરમેશ્વર જ કરવા અને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન સ્મરણ કરતે એક પરમેશ્વર માં છે પણ તેની બહુ ધારા નથી રહેતી એક રહે છે અને જે જબર દ્રષ્ટિઓ દર્શન કરે છે તેને તો હું જાણું છું અને જેના દ્રષ્ટિ ને મન નિયમ માં હોય દિવસે ઉતરતો જાય છે અને જેમ કોઈ કામી પુરુષ હોય તેની રૂપંતી સ્ત્રીમાં એક મને કરી દ્રષ્ટિ પ્રોવાની હોય તે સમયે વચ્ચ કોઈક પશુ પક્ષી આવે જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહી કેવી રીતે એકાગ્ર દ્રષ્ટિએ કરીને પરમેશ્વર માં જોડાવું પણ લૌકિક લૌકિક દર્શન ન કરવા ત્યારે નિર્વિકારંદ સ્વામી એ આશંકા કરી છે હે મહારાજ અમારે તો દેશ દેશના મનુષ્ય આગળ વાર્તા કરવી પડે તેને કરીને મનનું એકાગ્ર પણ રહેતું નથી ત્યારે શિવજી મહારાજ બેદા છે મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે પણ કહીને વળી વાર્તા કરવા લાગ્યા છે પ્રથમ જયારે મૂર્તિ દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિક રહે છે કેવું ને કેવું અલૌકિક તો રહે જો મને સહિત દ્રષ્ટિ પરમેશ્વર રાખે અને એવી રીતે મન ને કરીને વર્તે ત્યારે તે ભક્ત ને ઉપર નિત્ય પ્રત્યે ભગવાન ને નવીન ને નવીન હેત રહે છે અને વળી નેત્રા અને સ્ત્રોત્ર એ બે તો વિશેષ કરી ને નિયમ માં રાખવા અને વળી નેત્રા અને શ્રોત્ર એ બે તો વિશેષ કરી ને નિયમ માં બરાબર છે ને ઉચ્ચાર છે નહી જયારે અડાઉો થાય જો અંગ્રેજી ભણેલા એને પૂછી જવું ફોર કોર્ચાર જ છે અર્થ જુદો થતો હોય છે થતો હોય ત્યારે આજે જાતની વાર્તા જે આવે એમાં સંસ્કૃત ભાષા તરીકે ઉચ્ચાર બરાબર છે જો એમાં અડાઓ થાય તો એ અર્થ અનર્થ થાય પણ એ ખારું છે કે બેઠા એને કોઈ અનર્થ જ થતો નથી હવે ગોહિંદભાઈ જૂના છે પણ અનર્થક જો થાય એને હોય ભીઓ આ નિશાળના માસ્તરો બેઠા જ એની રસ્વ દીર્ઘનું કાંઈ ન હોય આ જમાનામાં એ જેમ જેમ દસ ખીરું અમાર મારે અમાર હું ખે ઘર માં એમ હમાર મારે જાય બતા ભાષા જ્ઞાન થયું જોઈએ અને ભગવાનના માર્ગમાં એ વસ્તુ નેત્ર અને એ જો નિયમમાં ન હોય તો સિદ્ધિ ન થાય સિદ્ધિ ન થાય આંખે પ્રભુના દર્શન કરે અને બુદ્ધ રખે તો મંદિરમાં દર્શને જાય ઠાકોરજીના હાથ જોડે એ બધે વાંધા અને જો પણ ભાઈ બંધ આવી ગયો હોય તમે એ વાત કરીએ હોય એટલે દર્શન કરે છે ને વાતું કરે છે આ લગભગ કહેવાય ગયા જોયું હોય તો દેવ દર્શન થાય વાંધાથી જ દેવ દર્શન થાય તો દર્શન કરે છે કોણ એ ફરવાનું સ્થાન થઈ ગયું હોય આટલા હવાર માં ઉઠી જ ના ગયા હલો મારીયાની અંદર છો આ દરવાજોથી દરે હોય દરવાજો નહીં ખરી જાય એવું જ હાથ ઊંઝા કરે આપણે નથી અમદાવાદમાં દરવાડ ઉપર નીકળે સાયકલ ઉપર હોય કરે છે એટલા આપણે ના ન થઈ પણ એને સિદ્ધિ જેવી થાય એમાં સિદ્ધિ આ સિદ્ધિ નું વચન આપણે છે તો સિદ્ધિ જેને માટે સાધુ થયા ગ્રસ્ત હોય એને કંઈક ઈશ્વરના ચંદોરાય છે તિલક રાજ્યું કઈ રહે પણ એ બધાય સિદ્ધિ જયારે જો નેત્ર ને સ્વત્ર નિયમમાં ન હોય તો સિદ્ધિ નથી વેસ્ટ છે વેસ્ટ આવો ખબર આવે સિદ્ધિ ન થાય ક્રિયાથી સિદ્ધિ છે વેસ્ટ નિયમ માં રાખવા એ શા સારું છે જ્યાં ત્યાં ગ્રામ વાર્તા થતી હોય ત્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ને તેને સ્ત્રોત્ર ની વૃત્તિ દ્વારા તણાઈ જઈને સાંભળીયે તો તે સર્વ ગ્રામ્ય શબ્દ ભજન બેસે ત્યારે સાંભળી આવે છે હવે ઘર માં ઠોકરા ભખે હોય વાંચવા દઈ જા પરીક્ષામાં છે એટલે ઘરમાં લેવી લીધું હવે એ વાંચતો હશે અને પાછું વાંચો આપણે આ જીવનમાં ભગવાન જો સિદ્ધ કરવા હશીએ તો નેત્ર અને સ્ત્રોત્ર એ બે ને નિયમમાં રાખવો પડશે આ ગીતા આખી હોય વાંચે હવે મારી દીધી ગીતાઓને પાછ કરી લઈએ નારો આપણે તો આ ભગવાન કહ્યા મેળવણી કરવા હાટો હવે જો મેળવણી ન કરીએ ને તો આપડે ભૂલ્યા છે અને ફાટેલ નેત્ર ની વૃદ્ધિ જે જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતા સાંભળી આવે છે અને ફાટેલ વૃત્તિ એ કરી ને જે જે રૂપ જોયું હોય એ સર્વે ભજન કરતા સાંભળી આવે છે એ સારું એ બે ઇન્દ્રિયો ને તો અતિશય નિયમો માં રાખવા અને નેત્ર ની ને વૃત્તિ જયારે મૂર્તિ દર્શન કરતા હોઈએ મેરીને અન્યૂર્ખે છે તેમાં તને શું પ્રાપ્ત થશે અને હજી તને સિદ્ધ દશા હજી તને સિદ્ધ દશા તો આવી નથી અને જેવું ચિંતન તત્કાળ મળે ચા સારું હજી તો તું સાધક છું કઈક જો તને અલ્પ વિષય મળશે તો તેના પાપ માં યમપુરી માર ખાતા ખાતા અંત નહીં આવે એવી રીતે નેત્ર ને ગ્રોત્ર ને ઉપદેશ દેવો અને વળી એમ કહે જયારે તું ભગવાન ની મૂર્તિ માં એકાગ્ર થઈ છે તો તેમાંથી પામી છે અને બ્રહ્મા વિષ્ણુ અને શિવ જેવો રૂપ જેવા રૂપ ને તો તેવા રૂપ ને અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત જવા ઈચ્છી તો તેવો થઈ અને ભગવાન કરતા કરતા દેહ તકે નહી છે રૂપ મળશે નહીં અને ગ્રામ્ય શબ્દ ને પણ સાંભળી સાંભળી મરી ગઈ છે તો પણ તેને કરીને બુદ્ધિ તો અતિશય ભ્રષ્ટ થઈ જશે પણ તેમાંથી કઈ પ્રાપ્તિ નહી થાય પરમેશ્વર ને મોટા સાધુ ને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે મોટા સંતો ને એમની ઉપર નો સ્નેહ વધતો જાય આવી રીતે જે દર્શન કરે છે એને પણ ભગવાન અમુક ભગવાન અથવા ભગવાન ના એકાંત બે નો રાજુ બહુ એક અસાધારણ સાધુ છે સાધન ગમે એટલા કરીએ અનાજ ન ફરી વ્રત ઉપવાસ કર્યા કરીએ ખુભશ્ચર્યા વિધિ કરે અષ્ટામ સાધે ભાગવત માં આવે છે સુખ ગમે એટલા ઈષ્ટ પૂરતા દુઃખ કર્મો થાય પણ જ્યાં સુધી ભગવાન ના સ્વરૂપમાં ન હોય ત્યાં સુધી આજે કલ્યાણ નથી કલ્યાણ શબ્દ વપરાય બ્રાહ્મણ લોક માં નાખેલો સ્વસ્તી એટલે આપણને અખંડ કલ્યાણ એટલે આટલું કહ્યું ત્યાં તારું અખંડ કલ્યાણ એ થઈ જાય ને હેમ આપણે આ જ્ઞા ડોળ્યા ના બેઠા ના ખરી એટલે કલ્યાણ મુદ્દા હોય જાય બરોબર એનો કલ્યાણ શબ્દ માટે છે એટલે એ કઈ કરીએ છીએ એ આ બે વસ્તુ જો નિયમ માં હોય તો એ કલ્યાણ ન હોય અને તેને અત્યંત કલ્યાણ હોય પછી ખંડ એ છેડા માં છેડો આવે ને કે જેની ઉપર બીજું કલ્યાણ ન હોય ત્યારે અત્યંત કહેવાય અત્યંત કલ્યાણ મેળવવાના માટે તો આરંભ માં વિઘ્ન કરનારા બેયમ માં કરવા શીખીએ ત્યારે એ રસ્તે ચડાય એટલે મારા દસ મૃત્યુ છે એમાં બચીએ છે પણ આપણે જગદી છે અને શોત્ર રસ્તે આવ્યા જઈએ કે હાલવું એટલે આ ખુલ્લું પડે જયારે ખુલ્લું રાખીએ એટલે અડાવવું દેખાય દેવું દેવું રસ્તામાં આવ્યા હં ખરી ગયો પડદો પાડવો વૃત્તિને હુમકેલી વાત વૃત્તિ જો હુમકેલાશ થાય હમકેલી એટલે જો આપણને સાધુ ને એને તો ન ન બોલવું ન સાંભળવું શા ભાગે તો એનું ભરાણા ઢોળ છે જાય ક્યાં ખે આ નિયમ જે પાડવા એરા નાખ્યા જવું છે દરવાજા મારા નીકળ્યા જ નહીં તો નો ન મળે આદુ ન આવે માટે નથી કહ્યું પણ આપણે માર્ગ લીધો છે એ ગ્રસ્તો એ માર્ગ તો લીધો કલ્યાણ તો એનું થાય પણ બે ને મળ્યા અત્યારે આ લગ્ન ગાળો છે પણ મંત્રો ગયા તમે તો જાણતા હોય અગ્નિ ની સાક્ષી વરુણ ની સાક્ષી બ્રાહ્મણ ની સાક્ષી ના પ્રતિજ્ઞા લેવાય કે જેને પાણી ભ્રમણ કર્યું હવે પાણી ભ્રમણ મસ્ત ગળા થઈ વર્ષામાં ગામડામાં વૈભવી થઈ હસ્ત મેળા શા માટે ખોટા પાછા તને મળે તમારી શોભા હવે હસ્ત મેળા શા માટે હવે જેમ મોટા માણસો એનો હસ્ત મેળવવા પણ થોડી બધું હસ્ત લેવા જુદો લઘુ તમે તો જાણતા હોય વિષ્ણુ પ્રતિજ્ઞા વર પ્રતિજ્ઞા લે છે કે દુનિયામાં નથી કુ સિવાય કોઈ સ્ત્રી એ વિષ્ણુ પ્રતિજ્ઞા પુરુષ નથી દેવાનું એ ત્યાં કોઈ સાધુ છે તો તમ દિવસ ને પણ આવી પ્રતિજ્ઞા લે મારા ત્યાંજ્ઞા લે ખુશલી ન કહેવાય એને સાબરસી ની સાક્ષી અને વેદ મંત્રો ની સાક્ષી કાળ બની ગયો નથી પણ આ પરંપરાની શાસ્ત્રીય રીત છે એ બહુ ઊંચા ભાવી છે મનુષ્યનો આપ્યો હોય કેટલું બોલાવી કેટલું ન બોલો વાત આપી હું પણ શાસ્ત્ર નો અભિપ્રાય છો એક આપણું બ્રહ્મસૂત્ર આવે અથવા તો વિના સાવ શું અથ હતો અતના હવે હવે એ શબ્દ જેવો છે કે પેલા કઈક હતું એવું પૂરું અથ હવે અત્યાર સુધી બીજું કેતો પણ વ્યાસ નું કે હવે અતહા માટે તો કે અત્યાર સુધી આટલી પૂર્વ ની માનસા તમને સંભળાવી પણ પૂર્વ મીમાનસા ક્રિયાનું ફળ જેવો નાશવું છે કર્મનું ફળ કર્મ કે તો લોકો ખી જશે કર્મ થી મેળવેલા લોકો એ નાશો જ પામે અથ અત હવે આટલા હતા અત પંચમે છો અતૃતિ છૂટકારો નો જન્મ મરણ નો અત પ્રભુતિ જ્ઞાસા એટલા માટે હવે બ્રહ્મની જિજ્ઞાસા કરવી જ જોઈએ એને જાણવાની ઈચ્છા એવા હેતુથી બ્રહ્મચર્ય વ્યસ્ત વર્ણ વ્યસ્ત્યાસી નાના છોકરાઓની ખબર જ નથી કઈ જયારે આ પાણીગ્રહણ થયું સંસારમાં ગયો એટલે પુન્યા દેખાય આ નાના છોકરાઓ અમારે ભણે છે ને પુનિયા કોણ દેખાય ની તલા કરતો હોય મંગે એટલે અમારી માં આશીર્વાદ પાછું હવે આટલા માટે જિજ્ઞાસા છે ગમે તેવા રાજા મહારાજા તમે જેવા શ્રીમંત આપણે એને સુખી દેખીએ છીએ જરાય સુખી ન હોય જરાય ન હોય કાઢી હજુ આંખે દેખેલું છે વરસાદ માં ભણતો હું જયારે અંગ્રેજ રાજ મોટા મંગદારો બધા એવું હોય અમદાવાદ બેન આજુબાજુ બેન નડિયાદ બે મંદિર ભાઈ એટલે દર્શને આવે અને બેઠા બીજા તો બીજા માણસો સમજા લેવાના થઈ ગયા ભેડા બધા આપણે ત્યાં પોળ મારેલો ક્યાંક નીતિ ધર્મ વાળા ઘર જેમાં અંગે પંદરખાણ ઉતારી છે અપમાન શું કહેવાય પાછું આત્મા છત્રી મારો કોઈ મોટો નજરે પે થાય એ વાત બચવા મોટી ઉંમર થઈ હવે તો અમે આને છીએ છીએ ભાષામાં જોઈ લેવી જોઈએ આ બ્રહ્મચારી એ બને ગ્રસ્ત ગ્રસ્ત શા માટે બી ન જોવા માટે આમાં બધો આનંદ છે ક્યાં મલિબા દેખાયું હો વાન્રસ્ત બ્રહ્મચર્ય તો પાળવું જ પડે એટલે એક ઘર માં ન રહેવાય અને પર્નબુટી ન વાનભ્રસ્ત કરે વાનભ થયા જ્ઞાની હોય એટલે અથવા તો આવતી જ હોય સ્વભાવ વિચારો સં્યાસી થાય પ્રમાણે તો હોય આજે આ ધર્મ પ્રમાણે એ બધું બદલી ગયું એ બને એટલા માગ્યું સારું ઘેર જાય કરે પછી આઠ મહિના આનંદ કરે ફરે હારે મળી ગયા શિખા સૂત્ર સમાજ ની અરે સંબંધ આવ્યો પણ બ્રહ્મ જિજ્ઞાસામાં જો ઘટાડો આવ્યો હોય માં જઈને આવ્યો આ બધી નાશવંત છે પેલા જે ચર્ચા કરી એમાં ક્યાંયથી એવો માલ નીકળી શકે એવો નથી કે જેનાથી જન્મ મરણ કે રહી થવાય નાસ્ત્રી કૃત કર્મી અકૃત એટલે કર્મ ન બની શકે એવો લોક કોઈ આમાં નથી ઉપનિષદની શ્રુતિઓ એમ બોલે આ વ્યાસ ની પછી એ શ્રુતિઓના સારરૂપ આ બ્રહ્મસૂત્રની શરૂઆત કરી અથ અ માટે બ્રહ્મ જિજ્ઞાસા માટે ક્યાંયથી આત્મકલ્યાણ અને લોખ અને ભગવત પ્રાપ્તિ એ ક્યાંયથી મળે સંખ્ય હો યોગ હો વેદાંત માર્ગ બતાવનારા પણ સુભાષ માં એકસો દસ પાના છે અખાય નો અથ અિજ્ઞાસા જિજ્ઞાસા જેને કેવી મોટી વસ્તુ જેને જે વાત નો ઈસક હોય તો થતું આટલું આમ થાય છે ફગાય છે ફગવું છે એને માર્ગે જવું નથી ને એટલા ગોતા વાળવાના છકડ પર પોતા હોય અથવા ભગવાને આ વૈષ્ણવ પરવં તરીકે એક અલગ ભાગ પાડ્યો કે આ અથડા મહિનો સમજે ના આવે એટલા માટે પૂજા કરું ત્યાં આપણા પાછા આવ્યા આપણને અપશોકન ત્યાં ભગવાન ને માર્ગે નીકળ્યા ઉપાધિ છોડીને ત્યાં પાછા અક્ષોકન ઉભા થાય છે જો આશ્રમ માં આવીને પાછું સંપર્ક હવે કોણ સમજ મંદિર ઓછા માટે ઠાકોરજી ને પથરાવવા માટે જયારે ઠાકોરજી આવ્યા એટલે સેજ અગ્રસ્તો એમાં સંપત્તિ વાપરવાના છે વાપરે આપણે ભોગ ના ભોગવાય અને જો ગે તો ત્યાગ છે ત્યાગ નથી પારસમી આખા ચિત્રો વાંધો નથી હો આપણી વૃત્તિ છે એ જો બદલી ને એ જો ભોગ માં ગઈ ને તો ભોગ જીવન થયું ભાવજીવન બની ગયા ભાવજીવન અને ભોગ જીવન જીવન બે પ્રકારના છે મારા ગમે એ થયું જો આ તમે મારા દુશ્મ છો હોય મંદિરો ઠાકોરજી નો થાવ મર્યાદિત હોય ચાલો મને જયારે હું પહોંચી ગઈ એમ શીખવું છું ના લોકોને આ ચાલુ વર્ષ છે કોઈ દીધું ગમે એવા આવડા અનુભવી જવા ના આવે એને પૂછી જવાયમાં હું બીજું શિક્ષણ આપું છું ભગવાન જે રસોનું થાય થાય કારણ કે ગીતા પણ શક્તિ ત્યારે જે ભોજનની વસ્તુ છે શુદ્ધ કરી પ્રભુને અર્પણ કરી ગઈ જ આવે છે વૈશ્વિક વિદ્યા લઈ સાધારણ વ્યવહાર વાળો હોય ને આવડો છોકરો મને ત્યાં ફાવો છો ને કઈ રીતે જન્મ પડશે શા માટે એમ તો તમે મૂક્યો છો પણ અરે આ મુંબઈ માં આપડા ગાંધીભાઈ તો મોટામાં મોટા કરોડાથી પણ એનો દીકરો મારી વાહ જોયો મને મારા દીકરા ને ધ્યાન મોરો દીકરો ધ્યાન નો રહ્યો ડેરે જેટલી મોત નું ઘરમાં બે ની તમારો છોકરો અહીં ભણવા દેતો હશે નહીં બે મહિના માં જાગવું જ પડે નિયમ આ મારો ત્યાં ગરીબ નો છોકરો હશે તમારો આવે હું પક્ષપાત નતો ભોજન માં નહીં રણ કરણીમાં નહીં ક્યાંય નહીં અને આ નિયમ છે આપણા બાકી જાગવું જ પડે આ વિદ્યાર્થીઓ કરવી પડે આવી રીતે રહેવાય બધું કરશે તમે બોલો છો તેની આખરી વાત છે પછી આપડે જાણીએ કે એના છોકરા લઈએ એનો લવાજ આપડે લઈ તો હું કરું ખરેખર છોકરા ને મૂકી ગયા હું પાછો આવ્યો પંદર વીસ થી સર તમારાગના છે આવ્યો મનોજ ના મા કેટલા દિવસ ગયા બદલે થઈ ગયા અને એના બે હા ભાવે એ આવડ્યું હા એ પણ હું બરાબર કરે બધી પાછી મારી પાસે પણ એને બોલો તારે જ કમ જો ભગવાન દેવલ સાધુ થાયું હોય આવ <laughs> <laughs> <laughs> કારણ કે જોવાની ઉમર હોય આજના આશ્રમ માં કોઈ અમારે નોકર નથી આજ નોકર અમે સમાજ અમારો અનુભવ કરે તો સમાજ નું કામ અમારે નો કરવું કે કોણ કરે નાના છોકરા હોય તો જ્ઞાન ઓછું હોય પણ તેને મા બાપે જરાકાન નાખવાનું એમ કરતા કરતા ની જુવાની જયારે આવે ત્યારે શું છે તમારે કોઈ દીધું મનાય કારણ કે આને દેવ લાય આને એમાં બહુ એટલે એના મનોરક્ષા કરે આનો હોય ત્યારે હવે એ કેવી રીત પાછો કરે વિચારો એમાં જો હોય ને જો આનો હોય તો ઓમેટિકળી માં જતો હોય તો ભલે જાય પણ આપણે શાંતિ થી રહેવું આ દ્રશ્યો છો બધા બધા બોલી લઉં તો બધા દ્રષ્ટિ છે અમારી અમારે શું છે એમ પૂછાય અમારી વાત ભોગ આવે નારાયણું છે આમ કરવું છે અનાવટી ભાવો છે બચાવી ઈશ્વર આપે છે અમારા રાજેન્દ્રભાઈ વહીવટ કર મામલતદાર વહીવટ કરે ઘણી વખત જેવાળી દીધું અને વિદ્યાર્થી ઉંમર છે એ ગામનું પાત્ર ભલે બ્રાહ્મણ નો હોત પણ વિદ્યાર્થી તો છે ને પાત્ર બ્રાહ્મણ હોય ગરીબ આવે પણ એના મૂળે નહીશ્વર જયારે બ્રહ્મ ની જીજ્ઞાસા કરી બ્રહ્મ કોણ તો જન્મ અલગ રચના ચાલે છે બ્રહ્માંડવી જેનાથી એ બ્રહ્મ છે જેનાથી ઓ જેના થી કોઈ કોણ બ્રહ્મ કે શાસ્ત્ર કારણ બંદોસ્તી આ છતો સુધી આપણે આશ્રમ ત્યાગાશ્રમ આનો પ્રસ્તાશ્રમ મુખ્ય માર્ગ માં જરાય ભેદ આ એના નિયમ પ્રમાણે રહે આપણા નિયમ પ્રમાણે રહીએ છેતરવા જાય અમે એના વખાણ કરી મંદિર ના સેવક એટલે પૈસા થી ભગવાન રાજાય અને આવડાવી કે જેવો માંસ હોય એની બરાબર એમાં અસાધારણ હોય બિજારો બેઠો હોય પણ એની ગરીબ ઈશ્વર ઘરે વાસે બે એવું નથી પ્રાપ્તિ નો થાય છે જમવાનું મજાનું વ્યાથી વિના મળે છો હવે ત્યાગ શું માનવ ત્યાગ શું મારો કરીને કઈ ન બંધાયું એટલે ત્યાગતા શીખ્યું મળે એને છોડતા શીખવું જો ત્યાગ અને રાખ્યું એટલે ત્યાગ સંગ્રહિ જાગે નહી ત્યાગ્રસ્ત કમાય લાખો કરોડો કમાય એ ભુખ માર્ગ માં વિરોધી નથી એનો કાંઈ પણ ધર્મ માર્ગે કમાતા હોય તો અને એ અન્યાય ગીતા નો પાઠ કરે ભાગવત નો પાઠ કરે પ્રભુ ના સંતાનો એમાં પક્ષપાત ની દ્રષ્ટિ એને ન કહેવાય આ શાસ્ત્રો પાઠ થઈ ગયો અને અત્યારે તમે જે પછી આંત વાંચો છો દરેકને આપણે ત્યાગીને અને બે ને તો નિમમાં રાખવા જઈ બધા પોતપોતાનો અર્થ વ્યસ્તને કૃષ્ણના અર્થ પ્રમાણે ત્યાગી ત્યાગના અર્થ પ્રમાણે છોકરાના લગ્ન થાય એમાં વૃદ્ધો વ્યસ્તો પણ આપણે તો એની ચોખી વાત કરવી ને એટલે કરવી આપણને આ ગમે એવા ડાયા હોય સેવા કરતા હોય એનો છોકરો પણ ગમે તે હોય આપડે જવાયું નો એટલે એનું સ્મરણ અમારે કરવું પાછું હશે ને શા માટે ગયો આપડે દુશ્મ નથી કઈ નથી આ તોડી દીધા સેવા કરવાની ગયો સ્વામી નારાયણ હવે અઢારસો સિત્યોતેર ના શ્રાવણ વીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાતર ના દરબાર માં ઓરડા ની ઓસરી ઉપર વિરાજમાન હતા બેઠી હતી પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એક ભક્ત તો નાના પ્રકારની માનસી સામગ્રી कार पूजा सामग्री लाइने प्रत्यक्ष भगवानी पूजा करे भक्त तो नकार महाराज बोलाजे भगवान ने विषय प्रेम कर अति रोमांचितात्र तथा गदगद कंठ जो भगवानी प्रत्यक्ष पूजा करे અથવા એવી રીતે ભગવાન ની માનતી પૂજા કરે છે તો એ બે કરી અને ગંડ થયા વિના કેવળ અને માનતી પૂજા કરે છે તો કયો કઈ જાય વિશેષ હોય બઉ ધામધૂમી ઉત્સવ આ ઉત્સવ સમય કરીએ પણ વિવે થાય રાગ થી રાજી થાય રાગ છોડવાથી રાજી થાય રાગ થી નો રાજી થાય અને ધર્મી છે તો પાંચ પૈસા મળ્યા તો ભગવાન ને અર્થ વાપરવા ઈ કઈ ખોટું નથી પાંચ પૈસા મળ્યા તો ભગવાન અર્થ વાપરવા એને રૂપિયા આપણે વિશ્વાસે તો આપણે એને વિશ્વાસ દુરુપયોગ ન કરવો એ આપણું કામ ધર્મ જરૂરી એનો આ દુરુપયોગ આપણે ન થાય તો જે કર્યું એ કર્યા અર્થ બરાબર ભોગ જીવન લઈ ગણું એટલે એમ કહ્યું હંશુ બુજા જો જૂના ભક્તો આગળ હતા ને સંસાર માંથી એટલે માનસી પૂજા અથવા પ્રત્યક્ષ પૂજા ભગવાન ના કુમારે મૂર્તિ પધરાવી પછી એમ માનવું જોઈએ બેઠા થાય હું એની પૂજા કરું એ વખતે ઘાટ સંકલ્પ બને એટલા ઓછા કરવા કારણો ઓછા અને નજ કરવા એ લગભગ નો હવે વાંદરા જેવું છે દંશન તત્ર સંચાર યદવા તદવા ભવિષ્ય વાંદરું દાડુ કીધો એમાં ભૂત વળગ્યું હવે કેમ મેસેજ છે પણ આ જગત માં મન છે પછી ભાઈ બંધ એવા પાછા મળ્યા હવે એના મન ને શું કરવું પછી અદવા તદવા ભવિષ્ય આમ જ હોય એમ નક્કી ન કઈ છે ભાઈ એટલે એવું જે મન એને રોકવામાં પૂજા છે પછી માનસી પૂજા કરો યા પ્રત્યક્ષ પૂજા કરો જો મન નિયમમાં રહે તો એ પૂજાને ભગવાન કુ વિકાર કરે છે નહીં તો થાય એનું પણ અસાધારણ ફળ એ આનું ન ફળ એટલે મહારાજ કહે છે પ્રત્યક્ષ પૂજા કરો યા માનસી પૂજા કરો એમાં આ દોષ મેલું પ્રત્યક્ષ ભગવાન ની પૂજા કરતો હોય અથવા આપડે જાણીએ હવે એવું આમ પૂજા કરે છે આમ પૂજા કરે કેમ ઓળખાય જોઈ પછી શ્રીજી મહારાજ બોલા છે તથા ભગવાન નો અતિશય મહાત્મા સમજતો હોય ને એ બે વાના દિવસે દિવસે નવા નવા જ રહેતા હોય શ્રદ્ધા અને મહાત્મા મહાત્મા એટલે ભગવાન નું વિલક્ષણ ભણવું આ બીજી વસ્તુ જેવા ભગવાન નથી એમ એની હરખામણી ની દ્રષ્ટિએ જે નહી માં એવું લાગે એ અનંતપટી કરતા શું છે રેડિયો જમ નું રખલો બીજું ફાઈન તમારું જે મને કું થઈ ગઈ માય હું અમે તમને તમારું વધારા મલાઈ કામ જેમ જોરાઈ કે બીજું બહુ નાનું નાનું સોટી કંઈ લાકડી ના પાડો ના પાડો ઉપાડી ને મારું તોડી નો કરવો હોય તો થાય જ ન થાય હવે આ શું છે મહારાજે કહ્યું ને શ્રદ્ધા અને શ્રદ્ધા એટલે શું એ વસ્તુ નક્કી નાખું ખુબરું એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એને બરાબર જેવા ઓળખવા જોઈએ પોતાના મન કુતર્ક કરે તો એ ભગવાન સિવાય બીજું હોય એમ મોટા મારા માણસ નવીન બતાવવું છે તમારે ક્યાંક બનાવવું હોય તો જોવા માં મોટા માણસ બહુ એને હાય આહ કરવા દી હમ નયા ઓલો નયા આટલી ઘણી ગડી ગડી આયા ફાઈન એસા મન સુખ તો મનાયે મે ગઈ બે મોટું લઈ જાય ભાઈ બતાવો ઇને ઓ ખરામ કામ બગન લે લઈ યે ને કાનિયા આયા આની બોલી જોયા આયા પડી ઈディアસ ફાઈન ભગવાન સુપ્રભાત આમ જેમલી મળેલું એમાં એ બહુ જ દેમું ક્રાફ્ટ આ છે બડી તો આવડાની આજુલી હોય ઓલી તે લઈ જા ઈ બહુ મોટી જોર આ ફરાણ નલમ ગઈ અહીં એ મારી મંડામો કોમેસ લો તમારી અબેબલી કરી ભગવાન શું બધું ખબર છે મન ના રોગ ખબરે જ્યાં હોય નારાયણ નો તો વિશ્વાસ નથી આનો વિશ્વાસ આજ કોન્ટ્રાક્ટ કરો અને એમાં લાભ થઈ ગયો નારાયણ નો નારાયણ મળ્યા પછી મારી જાય એના પછી ક્યાંય લેવા જાવત મળવી જોઈએ મળી જાય છે એક નારાયણ સિવાય નારાયણ સિવાય કરનારા ઘરે બદલાય ભાઈ ચંદ્ર મંદ્ર કામણ કોમન ક્યાં જગત માં ટોળા છે ભાઈ અને શ્રદ્ધા મને મહાત્મ શું છે પણ એમાં એટલી સમજ કરો લો નાખો કરી નાખો એ કરવામાં પાવન કરવાનું કિંમત પડતી નથી સમુદ્ર ની માથે ઉદ પા સમૃદ્ધો સર્વસ્થ વેદવ્ય બ્રાહ્મણ બીજા હતા પાણી પીએ છે રજો ગુણી અને તમો ગુણી ત્રણેય પ્રકારની પ્રકૃતિ વાળા મનુષ્ય ના માટે જે ઉપદેશ આપેલો છે એમાં આપણે કેટલો ઉપયોગ કરવો અધુરું રહે છે બ્રાહ્મણ સુંદર અર્થ છે અંકા પક્ષ લાગે ઘર આવ્યું નાતવાળાનું દેખું બ્રાહ્મણ બાપા પાણી બ્રાહ્મણ ના જવા આપી આવું છું હવાનું હવા માં ન પછી એને બીજું ફળવું પડે કુવા વાળ જાય તમને ત્યાં જાય પણ આ ફે ત્યાં જઈને નાયો કરો આ પાણી કુટુંબ જેટલું કાંઈ જોતું હોય પણ સર્વતા સમજ્યું જેવું મોટું સરોવર બે હજાર માં પેડ્યું હોય જેટલા પાણી પાણી પીવું છે ભગવાન પુરુષો એની પાસે કોઈ અસપી આજે મારવા જાય ત્યાં જાય આપડે શું હોય અને જો આપવા શીખો તો મોટા પુરુષો જ નથી ભગવાન નું કામ એને નવો મહાપુરુષ થઈને મને દેવા ત્યારે એને બદલે દે યોજ કહેવાય ત્યારે એને બદલે દેહો દુશ્મન થાય આ ભગત ભૂલી ગયો નર્વા ને સર્વદા સમયો ભગવાન પુરુષોત્તમ નારાયણ શબ્દો માટે આ ચંદ કરે પણ એને તેમજ વાત શુષ્પ મને કરીને પૂજા કરે ભક્તિ ભગવતો મ મીઠા પોર એમ બોલ્યા નથી ભગવાન જેવા દીધા એવા ખાઈ લીધા છે ને કઈ કેળાની છી લીધી ભગવાન એવા છે ને એ કઈ ક્રિયા માં દેખાતું હોય ક્યારે ભાવ આવે જયારે ગિરિજ મહારાજ બોલાજે જેને ભગવાન ની પૂજા સેવા ને વિશે તથા કથા વાર્તા કિર્તન ને વિશે અતિશય હોય તથા ભગવાન નો મહાત્મા સમજતો હોય અને નવા જ રહેતા હોય રમણી શા માટે રૂપાળી નહી દર્શન કરવો એમ નવું નવું તમને માલી માપરી જાય ત્યારે તમે એના રમણી કરી દર્શન કર્યા દિવસે દિવસે દેવા ના દિવસે દિવસે નવા ને નવા જ રહેતા હોય પણ ક્યારે ગૌર ના પડે જેમ મુક્તાનંદ સ્વામી લોના સર્વે યાદવ શ્રી કૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજા સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને જે ભક્ત પણ સ્વામિનારાયણ ના સાધુ થઈ ગયા અને ઉદ્ધવજી જો શ્રી કૃષ્ણ ભગવાન શ્રદ્ધા મહાત્મ્ય સહિત સેવા ચાકરી કરતા ઉદ્ધવજી એક જ ગણા तो परम भागवत कहवायावण कही वर्ता श्रवन कर તે વાર્તા કરી નાખું જેટલું સાંભળ્યું હોય જીવન માં જુદા અંગ પ્રમાણે સમૂહ માં વાત હોય એ કઈ સાંભળ્યું ને એને કડક શાસ્ત્ર જયારે મેળવતા એમાં ન મળે અને કરી નાખવું જોઈએ આવતો હોય તો બધી નાખી મનન નો અર્થ થાય પછી નથી ક્યાં એને જો રાંધો ને તો ખાવામાં એવા જોઈએ મોટા નથી હોય ખાડ થશે ये बोलूं भाई जान गदर मारती है